કેનાર ની કોઈ વિશ્વાસ હોય હા દોડીએ દોડિયા જરૂર દોડી દોડીયા વિશ્વાસ કહ્યુંસ વિશ્વાસ કરે પણ કાચો કાચો વિશ્વાસ એટલે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 ભોગવે કે નહીં ભૂલ પણ માપીએ છીએ આપે કીધું કે સંભાવે નિકાલ કરવો જોઈએ ફાઈલ નો એટલે અમે કેટલીક વખત એમ કહીએ છીએ કે તું આ ફાઇલ છે નિકાલ કર સંભાવે આ ફાઇલ છે તું સંભાવે નિકાલ કર કેવરી મારનાર ને એના પર ઔષધ હોય ને કે દવા એના પર હોય ને લાગે હમેશા દરેક રોગ દરેક યુગની પાસે દવા હોય દવા વગર હોય નઈ ત્યાં સુધી પેલો જન્મ પામે નહીં એટલે ખોટી નથી કલ્પિત એટલે રિલેટી સત્ય કલ્પિત સત્ય અને વાસ્તવિક સત્ય એવું સત્સંગમાં આવેલું કે માણસ સિન્સિયર હોય તો એને એની બીજી પાંચ પચાસ ભૂલ હોય તે પણ અમારી નજર માં નથી આવતી પણ એ સિન્સિયર જો હોય તો મે આપણા <laughs> <laughs> <laughs> <laughs> <laughs> આપડા હૃદય નાદયાર એકતા મૂળ અર્થ ઉડી ગયો ગયો પરમાત્મા થાય જ્ઞાની મલોગ ના મળી જાતને સિંચેર એ બધા સંજોગો ભેગા થઈ જાય થાય તો સંજોગો ભેગા થઈ કોઈ પણ સંજોગોમાં લાભકારી હોય તા દેહ બધી નાખીને કરે નુકસાન હોય તા એ બધી નાખી ને કરે એવું ના કહું સારા છે અને વધારે સામાન્ય માણસ ને જે તો બધા રિલેટિવ જે ગણા હોય ને ઘણા બદલાતા જાય અનેક જેવો થતા હોય સામાન્ય માણસ ને રિલેટી અનેક જેવી થતા હોય અને જે બદલાતા પણ હોય એટલે સેવા કરવી પછી એમાં બીજું નહિ પછી એમાં માધા શું આવેલા પાણી પછી ગુરુ આવે ને ગુરુ કે ધીમે ધીમે ધીમે ગુસાય છે ને પછી પોતે જ કે બાર નો સ્વભાવ ભક્પાતી જો ને તમે કઈ ગયા તાપી ને અમને પેલા ધોઈ લઈએ તપાસ કરી પોતે એક જે જે નક્કી કર્યું જે સાચું લાગ્યું નક્કી કર્યું એ જેને ને સેવા કરવાના ખરા માણસ આ પાડે ના પાડે એમાં આપડે નક્કી કરે એ ધ્યેય ને પણ વળગીરે તો સારું ગયા પછી સેવા કરે તો ગુનો છે કોઈ પણ ધ્યેય ને વળગી રહો ને આજે ખોટો જે હોય દાખલા રે તો પણ એનું પરિણામ સારું આવે જાત ને ધગોટકો કરે એ સુભાષ નહી અંદરથી અંદરથી જે અંતઃકરણમાંથી જે અવાજ આવે જે આપણને કહે છે કે ન એમને પોતાને લાગે કે આ બરોબર છે ને એ પ્રમાણે વર્તે તે સincere કહેવાય કે કેમ ના કહેવાય અંતઃકરણમાંથી અંતઃકરણમાંથી જે વિચાર આવે કે કાલે કાલે આપણે દુધ રેડું હા માં બાપને ચા ગડી પર આવી હોય હા અને અંતઃકરણમાં વિચાર કે કાલે દુધ રેડવા જઈશું ના એ અંદર નો અવાજ એ વસ્તુ જ નથી અવાજ આત્મા નો અવાજ હોતો હોય એની કોઈ વિવેક રાખ એ તારા ધી ને જો અનુકૂળ હોય તો સમજે કે પોતાને યોગ્ય લાગે પોતાને જે યોગ્ય લાગે કરે યોગ્ય લાગે છે આમ કરો પણ આપડે દેહ ને અનુકૂળ ના આપણે છોડી દેવાનું છોડી દેવાનું મન મુ આપડા દેહ ને સાનુકૂળ હોવું જોઈએ અને દેહ ને અનુકૂળ આપે છે અંદર ઓમ શબ્દ નું મહત્વમાં ત્યાર પછી દરેક જગ્યાએ ઓમ નો શબ્દ પ્રયોગ થાય છે ભગવાનો પ્રાણ પ્રતિષ્ઠા કરવી હોય તો પણ પદ્માવતી દેવી કે ખુદ કહીએ છીએ ઓમ નમ શિવાય કહીએ છીએ ઓમ નમો વરિ હંતાન કહીએ છીએ અને બીજા બધા ઉચ્ચાર વખતે જે ઓમ શબ્દ વાપરીએ છીએ તો એ ઓમ નો ઉચ્ચાર કરવાનો શું અર્થ અને એનો મહાત્મ શું મસ્કાર છે ને તેનું ટૂંકા એટલે ઓમ તરીકે સ્વીકારી દીધો जाए युक्त मैं बिंदु संयुक्त પછી બિંદુ સંયુક્ત હોય ઓમકાર બિંદુક્ત બિંદુ સંયુક્ત બિંદુ સંયુક્ત નો અર્થ શું છે કે ઓમકાર તો બોલે તેનાથી પુણ્ય ની પંડિત પુન્ય બંધાય પુનુપતિ થાય પણ મોક્ષે નાયુક્ત પોતાનું સ્વરૂપ પ્રાપ્ત થયું નું પોતાનું સ્વરૂપ પ્રાપ્ત થયું સંયુક્ત એ સ્વરૂપ પ્રાપ્તિ હોય પાંચ નમસ્કાર હોય બહાર એ કોઈ શબ્દ નથી આજુબાજુ કોઈ શબ્દ એવો નથી રિલેટિવ બહાર હોય શબ્દ રેડીન બાગડે વતી શીશ તેને કહી દીધું શીશ આવી ગયું આપણો શેરનો બદ્દુ બદ્દુ જાવે યે પડી કે હં અંધ્યાશ ન હોય કુમાટ ન હોય કે તુમ વિના હોય કે ઇન્જે ના હોય બદ્દુ રિલેટ એ આ ન કોઈ જાવ છે પપ્પા તો દાદા એવું જો હોય તો પ્રતિકૂળ દશાઓ ભક્ત માટે ઉપકારક હોય ને ઉપકાર કારણ કે લગ્ન હોય આપડે ભગત ને તો થાળી મોકલતી હોય એ ધારી ગઈ એ મારા ભગવાન મોકલ્યું ધારણા પર ધોખો પડે છે ને ત્યારે જાય છે એ જો ભગવાને મોકલ્યું જયારે ભગવાન નથી ભૂગતા કાર ભગવાન બોગલતા નથી આ દુઃખ પૂર્ણ કરે ભગવાન આ આપે આપે ભક્ત એટલે શું કે કોઈ ભગવાન પાસે કઈ પણ માગે નહી માગ સાચો ભક્ત કેવાય શું <थ़ीग> तो जीवन में स्थान सिद्ध करके खेल पोची सके खुद करके खरो प्रेम, प्रेम संपादन करवा भक्त, कर कर कर भक्त ने आनंद आया भौगोलिक आनंद હોય જ્ઞાની ભક્ત હોય બાકી આ ઘેરા માનવે પોતાના જીવનની અંદર प्राप्त करो करें परम गति ने पामे तो तो पाखा चोक एक ने है मुर्त आ गति बता कह પણ લાલ કરી ભગવાન એટલે શું ભક્ત એટલે સાસ ને સમજીને આગળ વધી અને ભક્તિ કરતા હોય સમજીને ભાવના હોય સાથે કાન ના આનંદમાં સબરીકા રખડી મારે दरक मानव ना दर बाने प्रे પ્યારી કોણ હતી તમે શા હતા ભગવાન નો પ્રેમ કવો જોઈએ પહેર્યા નથી તો પહેર્યા પછી ખબર પછી કોનો પ્રેમ કરવા જોઈએ પુરાવો હોવો જોઈએ પુરાવો હોવો જોઈએ પ્રત્યક્ષ પુરાવો હોય બેને ગયા નાખ્યો કે મેં થકાજો મારા બીજા કર્મચારી પણ અમારે બોલે લોકો લાભકારી કઉ થાયું હા વાત તો પ્રત્યક્ષ છે પ્રેમ લાતો ભાગવાની શરૂઆત થાય ત્યારે પ્રેમ લાતો ભાગવાની શરૂઆત બહુ મોટું કુંશ કુંશાળી કહેવાય એની શ્રદ્ધા જ પડતી જાય અરે आखा ते दुखी आखा तमेंडो सुख है दुख है दुख है दुख दू चढ़ मस्ती मई गो એટલે આ કાદમ પડે મોતું કાદમ પડે તો કરવો એટલે શરૂઆત થી અને દુઃખ છે મોહ નો મેળો ઉતર્યા પછી ખબર પડે કે આમાં શામાં આ શું હતું એનો મેળો ઉતરવો જોઈએ કોઈ માણસું હોય અને આપડે કહે કેમ સીધું બોલતા નથી કેમ બોલ્યો આવડી અમે હા તર મને આટલું પેઢી આગે છે એ સંબંધે જાણવું છે સામાન્ય માનવે શું કરવું સાનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિ સામાન્ય માણસે સાનુકૂળ પરિસ્થિતિ અને પ્રતિકૂળ પરિસ્થિતિ એ બંને અંદર શું કરવું જોઈએ એમાં શું કરવાનું એમ પ્રતિકૂળ માં ધીરજ તો કરવી પડે પણ ધીરજ છે એને પ્રતિકૂળ માં ધીરે જીરે અનુકૂળ માં ધીરજ છે સમજ ભાઈ ને પૂછી જ પડે દેખાય છે કે આવી છે એવું હું એમી થયો છું મારા સાહેબ છે અહિયાં ઘડી અરુણ વિજય કરીને એમને તારકેશ્વર ની અંદર કયો યજ્ઞ કર્યો માનવતા યજ્ઞ કર્યો બીજા બધા સંતો આવું કરવું જોઈએ એક જ બધાઓ કરે શુક્રવાર બધા એવું આવે નહી જે કરે છે એને એનકાર ન ફક્ત આત્મા જાણો આત્મ વિધાન વિજ્ઞાન ભગવાન આત્મરમણતા સિવાય બીજું જે જે કઈ કરવામાં આવે છે એને મોહ કયો છે શું કહ્યું પછી જે કઈ કરો છો સિવાય જે કઈ કરવામાં આવે છે મોહ કયો છે ભગવાન વાત દાપણ વાઈ જ નહી છે હા વિતરાગ નો માર્ગ જશે ને મતગછ વાળો થઈ ગયો કેવો થઈ ગયો ગત એટલે શું કઈ માણસો બે ને વગાડે મગજ ના કેવાય ભગવાને કયું શું કહ્યું કે ત્યાં જઈને તૂડી વગાડે એનો ગત જુદો શું મત કયા કેરાય દિગમ્બર મત ને શેતનંબર મત વિદરાગો એક જે કઈ છૂટ છે વિદરાકો કેમ ને ખોટું નથી એવું કે કોઈને ખોટું નથી એની દ્રષ્ટિ થી એ ખરું જ કે શું કે મોહ છે દાદા કૃપાળુ એ તો એને સદ વ્યવહાર કીધો હે કૃપાળું તો એને શ્રીમદ એ એને સદ વ્યવહાર ની કલ્પના એ સદ વ્યવહાર આથી હું ખુલ્લું કહી દીધું કેવહ માં ભલે શુદ્ધ શુદ્ધ ના હોય તો સુભાષુભ માર્ગો સદ વ્યવહાર તો જોઈએ સદ વ્યવહાર તો જોઈએ સદ વ્યવહાર આત્મ રમણતા નો સાધનો બહુ છે પણ એ સાધનો મળવા મુશ્કેલ છે એ સાધન એ મો કેવો છે પ્રશસ્ત મો કેવો છે એ મોહ પ્રક થશે કે જે સાધનો તમને સાધ્યફ આપશે બધા ધર્મો ની થઈ ગયા વેદાંત થઈ જૈ પછી લોકોએ આ રસ્તો પાના આગળ વધી શીખવ્યું નહિ એટલે પછી ચૂંટનો માર્ગ કરવા માંડ્યો કે ભાઈ હા નઈ તો આ કંઈક કરો ને તો લોકો ના ગું ના દેખાડવું જેટલું દેખાય ત્યારે આગળ અમે ગુંજાયા કહે નઈ તો કોઈક દાદા કોઈ વસંત પાક છે એવું કે ગુંજાઈ રહ્યો છે એ દેખાય પડી રહ્યો છે તો એવું કેવા વિચાર બધું બહુ ચુપા હતા નિષ્પક્ષ વિચાર અને કાંત પક્ષપાત કેવું પક્ષપાત માત્રાંતિ કહેવાય કારણ કે ભગવાન વિરોધી છે અનેકાંત જે નથી એ બધા ભગવાન વિરોધી છે આપીત કરો સત્ય માનતો જ નહીં મારી વાત તો શું કરું તમારા આત્મા કબૂલ કરે તો જ માનજો બહાર તમે ગમે ત્યાં તો તમારા આત્મા કબૂલ કરશે જ કારણ કે આત્મા કબૂલ કરી શકતો જ નથી કારણ કે સામો મન વાળો છે તે મન જ કબૂલ કરશે શું કૃષ્ણ આવરણક આત્મા ને તે પહોંચાડે છે આત્મા એક્સેપ્ટ કરે છે શ્રી કૃષ્ણ બાકી બધું મન મનસેપ્ટ કરેલું હેરે દરે મન થી બોલે કરે મન થી હોગળે મન કબૂલ કરે કરે તો માનસુ એ તો માનવા જ એવી જીતવો કેવી રીતે એ કે આ મોહ જે વાત આપણે કરી તો આ મોહ જીતવો કેવી રીતે મોહને માટે એક જ રસ્તો ભગવાને કહ્યું છે કે મોહજી પુરુષ હોય તો તમને બે દશા એ મોહ જીત્યા છે બે દશા જ હોય હોય પણ જીતમ જીત્યાલય નહિ સંપૂર્ણ ખીણ મોલે હોય વિજ્ઞાની અને બઉ છે સમજી જોઈ શકે છે શું સમજી સમજી શકે છે જાણી શકતા નથી જાણી શકાય ક્યારે કેવું કેવળ જોઈ શકું ને જાણી ભેદ કરી જોવું ને જાણવું એનો ભેદ આ સ્પષ્ટ એ જોવું અને જાણવું એ બેનો જે ભેદ આપી શકીએ તો એ જરા સ્પષ્ટ થી દર્શન ને જ્ઞાન બે છે ચાલક પણ કે છે દર્શન ને જ્ઞાન બે છે પણ એકલું જ્ઞાન હતું ચાલત ना दर्शन वस्तु पे दर्शन इंद्री दिखाई प्रत्यक्ष दिखाई કોને અપ્રત્યક્ષ દેખાય છે કાને અપ્રત્યક્ષ દેખાય છે જાણું એનો ભેદ આ તીર્થન જ્ઞાન ગમે શું છે જ્ઞાન ગમ્ય છે છતાં પણ તમને સમજાય એટલા માટે કઈક બુદ્ધિ સમજાય એટલા માટે કઈક દાખલો બતાવું તા સમજાયું હોવું જોઈએ હોય ના બતાવી શકાય એટલે જોવું અને જાણવું એક જ છે વસ્તુ એક જ છે પણ ભગવાન આ તીર્થ ધન છે તીર્થ એ કેટલી ઉદિત આપડા બધા સર લાગે ને દેખાય એકબ્દા આવડતો શબ્દ એવું બોલે બધા અંધી જાય બોલતા આવડતો નથી એટલે શું થાય વેદાંતર નો કોઈ બોલી શકતો નથી કરીને થોડોક ભેદ સમજાવો બુદ્ધિ સમજાવો આપણે જુગેલી બાગ છે કે જોઈ લો રાત્રે લાઈટ બધી બંધ થઈ ગયું હોય અને તમે પાંચ દસ માણસ બેઠા હોય અને વાતો કરો છો બીડી કરો છો થોડું કશો અવાજ થાય એટલે તમે શું બોલો પોતે કઈક અવાજ સંભળાય તો તમે કઈક છે બીજા શું કે એના પુરાવા બીજા શું કેવા કઈક છે કહી દો ને શું શીખ જોવાનું એટલે બધા ઉઠી તો અવાજ આવતો ત્યા હતા કે આ તો ગાય છે બીજો શું કે અનડીસાઇડ ને ભગવાન કેટલી ગજબ ની વસ્તુ છે એવો છે બુદ્ધિ કઈ છે કઈ તો જ્ઞાન તો કર્યું કઈ છે એવું કોઈ પણ પ્રકારનું જ્ઞાન થયું ને પણ શું છે એ જ્ઞાન નથી એટલે કેવું આપણ ની વાત છે ને બુદ્ધિપૂર્વક ની હોય વૈજ્ઞાનિક હોય મહાન વિજ્ઞાની આકાર નું બધા શીખ વૈજ્ઞાનિક પણ ને આવે તો બધું કલ્યાણ થઈ જાય નહીં ધર્મ અમારા મુસલમાન કોઈ ધર્મ વાળા આવી છે જ્યાં આગ્રહ નું ધ્યેજ નથી કરના દુષ્મ કાળ નો પ્રભાવ છે બાકી એક આચાર્ય મારા પંચાવન ટકા તો એ વાત છે કે મારે ભગવાન મતભેદ એમને એક વાત ભગવાન કેવા ભગવાન નથી કેવા માને આમ નથી આવતી મારે ભગવાન થઈને શું કામ શું તો લઘુ નો પુરુષ છે મારે ભગવાન વિશેષ લાવી શું હું નિર્વિશેષ છું નિર્વિશેષેષણ ની જરૂર સુખ છું વિશેષણ તો જયારે ડિગ્રી જોઈતી હોય બાર નો પાડવો હોય મારો રોપ પડી ગયો હતો સંપૂર્ણ ચાલો નહિ તો પણ નવી જાય પ્રમાદો નવી જાય પ્રમાદો આ દર્શન જ્ઞાન પણ સમજ વાંચી વાંચીએ વાતો